નથી કોઈ છે જ નહિ જુદો જુદો પણ નથી એમ કેમ છો જુદો નથી कारण के तमरु मान्यता से चिमन भाई ने गई અસર ના થાય તો પ્રાર્થના થાય છે સમજ્યું નથી ભૂતગલ સમજવા જેવું છે પણ ચેતન કયા ગુણો દેખાય છે મન વચન કાયા ક્રોધ માર મારે શું છે પાવર ચેતન છે શું છે પાવર ચેતન ચેતન ની હાજરીમાં આત્માની હાજરીમાં આ એની નજીક હોવાથી આમાં પાવર ઉત્પન્ન થાય પાવર પાવર થાય છે અજવાળું થાય તો છ મહિના પછી ન થાય ત્યારે આપણે શું કહીએ કે આપડે તેલમાં કશું બગડ્યું નથી અને કેમ નહી થતું ત્યારે શું કે પાવર પાવર પાવર ખરાબ થઈ ગયો એટલે પાવર ભરેલો હતો કે એમાંથી પાવર વાપર્યો તો આમાં રહ્યો અને પછી ખરાબ થઈ ગયો એટલે ઉડી ગયું એ રીતે આ મન વચન કાયા ત્રણ બેટરી પાવર ભરેલો હાથમાં એ પાવર ખરાશ થઈ જાય ઉતરી જાય નવી બેટરી પાછી ભરી રહે કોશિજેક કોશીસર કોચીશું ફેક્ટર આ ત્રણ બેટરી પાવર ઉતરી રહી છે એ ભેક છે અને એમાં નવા કોશિશન થાય છે એ કોશિશ આવતા હું પચીસ ફેકલી ત્રણ બેટરી પાછી નવી બેટિયો ભરાય છે પુનજન્મ ચાલ્યા હતા કે પુનર્જન્મ જેવી માનતા નથી અને સ્વીકારતા નથી ઇન્ડિયન ઓકે છે કે આવો દુઃખી હોય છે એક ભાઈ આમ છે એક આવો છે એક સાથે ધર્મ તક મરી જાય છે એકને ભણ મૂક્યા છે જીવે છે આ બધા કારણો બતાવ્યા એ તમે ઇન્ડિયનો માનો શું માનીયે પણ શું કારણ કે આવું થતું છે તમને એમ માનો છો કે નથી જાય એટલે આખું આખું જગત નથી માનતું એક તમે સાત ચિત્ત માનો વોટિંગમાં નથી આવતા તમે તો ના આવે એ સાચી વાત ને વોટિંગમાં ના આવે એ સાચી વાત પૂરું કઈ આપશો આપીશ ચોક્કસ આપી તમે જો તમે જો કઈ તમારું બે વાિસ્ટનો છો તારી લેડી બેવા આયેલા ંગાબાદ ને એમ કરો એટલે તમે આ મને દેખાડી દોક્સ છે બેઝિકલી માલી શકે એટલે પછી એને ફોટો લીધો મને બધાને ઉભા રાખી અને પછી એક જ મારે તમારી સાથે ઉભો ફોટો લેવો છે લેડી મારે એ રાખી પછી એના કેમેરા બીજા માર્ કે ભી તું આ કેમેરાબાઈ ગયા મારે હાથ મૂકો લીધો એકાદ બે મહિના રહેવું પછી ના મહિને રહે તમને આ પ્લેનમાં જ તમને સમજાવી દઈ ભાઈ અમે કહ્યું કે આ મનવત્રા ઇફેક્ટ છે એવું તમને સમજાય છે ઇફેક્ટ મન ઇફેક્ટિવ છે વાણી ઇફેક્ટિવ છે અને કયા ઇફેક્ટિવ છે શું કહ્યું આ વાણી તમે બોલો છો એમ કહો છો નહીં ઇફેક્ટિવ નાખે ખોટ કહેવાય છે ઇફેક્ટિવ કહેવાય શું કહ્યું ઇફેક્ટિવ આ વાણી એટલે મેં કહ્યું કે આ વાણી આ બોડી અને આ સ્ત્રી મન એ બધું ઇફેક્ટિવ છે કે બઉ વિચાર્યા પછી એટલે પછી ગરી ચખાડીએ તો કડવું જરા ચખાડીએ તો આ બોડી જ ઇફેક્ટિવ છે કેવું છે કોઈ બાર ની વસ્તુ ઇન્ફેક્ટ થઈ જાય ખરી થઇ જાય છે એટલું બધું દેશ કરે એની ઉપર બે રોજ માં દવા પડી દવા એ ઉતારો પછી ગઠ્યો થઈ ગયો ઉતારે ને એની માહિતી એ ના કરતા હવાય નાક દવાયુંક્ટ છે એને સમજે છે બધી અમે બઉ બઉ ટાઈમ એને સમજાય સમજાય બધી રીતે વિગત વાર વાર તમે સમજી ગઈ છે નઈ મન તમારું તમારું ધારેલા પ્રમાણ ના નીકળે મન માહિતી થયા જ કરે છે શું થયું નથી ભાવીજ છે એકવાથી પણ આ મનવરકા જે દેખાય છે એ સમજી ગયો તમને થોડુંક સમજાયું ત્યારે મને શા પડી કે ગરબમાં ઠંડી હવા લાગતી નથી ખાતરી શું ત્યારે અમારે ત્યાં એક બાય ને ગાયનું ચીંગડું વાગેલું એ ગરબા જ થયું પણ બચ્ચા ને જ આંગળી દેખાવા પડ્યું અહીં આગળ ચાબડી સાથે રંધાવાની બંધ થઈ એટલે લોહી નીકળ્યા જ કરે એટલે મિશન ના હોસ્પિટલ બહુ પ્રયત્ન કર્યો પણ લોહી બંધ થતો નથી એટલે લોકો ડિસ્કરેજ થઈ ગયા ડોક્ટરો ઉપાય કરવો આવે એટલે તમે બધા બેસો હું કરી નાખું કે છે આ તમારું કામ નહિ કરશે ડોક્ટર મારી કઈ ચેતી લાવેલા નથી અત્યારે નહી કહે નહિ મારી શું વાત કરે આ બધી બધા લાગી એટલે ત્યાં વધારે જોવા માટે બેસી રહ્યા મારી શું કરે આનંદ થયો મારી કામ કરો મારી બહુ જ કરો તો હું કરી નાખું તમે બેસો આરામથી બેસો કે ભાઈ ભાઈ લાવી જાય લઈ અને માજી દીવો ખડીવા માંગ્યો રાત પેલા પેલા ખડી આવું સર તેની જવાનું સર તે દી પાછું આમ જોઈ લીધી એવું નથી ને તે ગરમ થવાય છે અને પછી અઢારી રીતે આ શબ્દ ને એ લોકો પક્ષી વાળે ડાબી દીધો આ શબ્દ હોય ઘરે તકે ડાબી દીધો આખા પક્ષી ને પ્રોમ ફેક્યો સિવિલા અનસિવિલાઇઝ છે તેનો થયું ને આપડા ખોટ દેખાય પછી બીજો શબ્દ પૂછો કે બહુ જ છે તે ઉત્પન્ન થયા કરે છે બકરા બકરા અને વસ્તી વધી જાય છે પછી રસ્તા જવા પર રસ્તા બહુ માર્ગ જ પણ તે તમારે જે કરવું હોય કરજો પણ આ તો કબ્રસ્ત ના હોય કરું કર હા હા ડાયા પુરુષ હોય એને તો હશે ડાયા પુરુષ એને પુનધર્મ સ્વીકાર કરશે જવાબદારી એટલે ભાઈ આમ થોડું થોડું થોડી વાત સાંભળવા માં ને તો એનું એને વિચાર આ ધીમે જીવવું પૈસા છે એના માટે આ લોકો પૈસા પાછળ પડ્યા છે કોઈ પણ માણસ પૈસા કમાઈ શકે એમ છે સખત આખું એની પાસે પડ્યું છે કેટલી શર ભરેલી વાત આ જીત રસ્તા કેટલાક લોકો વાત થાય છે ના સંસાર એટલે દોઢ દર કરો એમ અને આ લખી મહેનત ના આધીન નથી મેહનત ના મજૂરી વધારે ને બેલાલી કરતા હોય પુણ્યનાધીન છે પછી બધા બેસી રહ્યું બેસી રહ્યો બેસી રહી શકે ને એક માણસ એક જ માણસની કાબુ જ નથી એક જણ માણ કે છે હું ધારે એવું કરી શકાય વાત કરી છે પણ છતા જણ શક્તિ છે તારી પૂછે છે વાત તો કરે છે સારી શક્તિ છે કે સારી શક્તિ શક્તિ છે ડૉક્ટર ઉજ શું થાય તમારે બિચારી હેલ્પ લેવી પડતી લેવી પડે પોતાની શક્તિ નથી આબરૂ જતી રહેતી છોકરાઓ સમજે દાબડ છે દાબડધારા થાય શું કર્યું કર્યું શું કર્યું એવું છે ને આ લોકો જેને પુરસાદ કર્યો એટલે મેં આ પુસ્તક માં લખવું મારે આખા વિરોધી થઈ જાય કોઈ વિનય ના વિનય બંને સમજશું ખબર કોઈ દુઃખ ન થાય એવું બોલવું જોઈએ કયંકર દુઃખ થાય એવું લખ્યું છે તો કે જગત ના તમામ મનુષ્યો પાર્કી શક્તિ ચાલનારાયણ પોતે ચાલુ એટલે પર સત્તા બધી ચલાવી રહી છે પર સત્તા ચાલે એટલે પગડ કે બીજા લોકો સમજાય ના પડે ને તો બધા એમાં દાવો મારે આ તમે આવું કેમ લખ્યું કારણ તું આવી સમજાય મધ્યાન માં આવી मरना दादा आप जो कहो तारा संडास जवा स्वतंत्र शक्ति एटू बोली अटकता आप अमे बीजा गजवा बताओ स्वतंत्र शक्ति आ આવો પધારો કહીએ પછી શક્તિ ક્યાં શક્તિ વાપરશે કાં પછાદ કરે શું કઈ થતું કઈ નાખ્યું એ ચાદા જવાનો રહેવાનો હશે તમારી શક્તિ નહી રહી સવરી કરવાની શક્તિ છે ત્યાં આગળ તમે પ્રતિવું કરો તો એ શક્તિ છે પણ પ્રતિકણાય ખ્યાલ હતો કે અત્યારે અમુક જાગૃતિ જોઈ ને જાગૃતિ ભૂલી જાય છે બતાડી વખતે ભૂલી જાય સમજ ભ આપડે માગતા હોય તેવી જોડે ખ્યાલ કરતું છે આ બધું એને સમજાવવામાં આવે તો કામ ચાલે અને પછી કેવું આ જગત માં પાછા લોકો એનું માનનારા છે ને જો એ દુખ લેનારા છે તો માનનારા છે ને મારનાર હોય તો લાલતું લોકો મારે છોકરા જીવન જીવવું એ કઈ સ્વતંત્ર જીવન જીવવાનું હોવું છે ભલે ભ્રાંતિ વાળું ભ્રાંતિ વાળું પણ આમ પોતા હોવું નાખવું છે અને લોકો નીકળ્યા હું કઉ છુ કૃષ્ણ ભગવાન મને અમદાવાદ તમારા પગલા ખર્ચો થયું ને તે આયેલા કોનું લાયા તું તમે ભણેલા માથા છો અભણ મા કોણ લાયા કેવાનું નથી કરે ચાલુ લોકો છોકરા છોકરા છે અમુ રહેતા બધો સામાન મોકલ્યો કઈ નહી પાક ને કહ્યું ફૂલી પખડી અહીં ક્યાં લાયા કઈ ફૂલી પખડી કઈ મારા જ ના ના આપણું સ્વીકારો એટલું તમે આ સેના જેવું છે તમને દાખલો આપું કે તમારી સીલીટી બિલ છે તેમજ લીટ આવે છે બધા લીટ આવે છે મને ચોપડ લાવ્યા છો ખરું તું કોન્ટ્રાક્ટમાં ધંધો કરું મારી લીટ આવે કોને ચોપડું કહો તમે જ કહો તમે ન્યાય કરી આપો કે મારી લીટ આવે તો કોની ચોપડી તમે મારી તમારી લીટમાં ચોપડી તો મારી લીટમાં ચોપડી એટલે ગભડી ગયું ના આવતી હોય શું જોઈશ તમારે આ બધી રસ્તો પાછી નીકળી દો કાલે આવો તમારે શું જોઈશું કયા અવતારમાં રહ્યા હતા કૂતરા બચ્ચા ઘલેડી બલે જુઓ કેળ માં કેળ કાય નહીં જુવા જુઓ તો બચ્ચામાં હજુ રકડ્યો નહિ ઊં આ અવતારમાં મહાન કુંશારી તમે મહાકુંછારી કે હું આગળ કને સ્વીકાર્યું ચેખા રોજ કટકીટ કરું આવી જ ગયું ચેતણી હાજરી તમે અનામી એમ નામ નામ નાનામી નીકળે જ છે નીકળે જ છે અને આપડે અનામી લગત અમને ફરજ થયું કોને ઘરની વાત છે એટલે ધી વર્લ્ડ રીજી પધલ છે આ પધલ છે એમને પધલમાં થાય બગાડ્યું થાય એવું પધલ છે આ પધલ ટુ વ્યુ પોઈન્ટ આ જે વર્લ્ડું પધલ છે એને સોલ્વ કરવા માટે આ બે વ્યવ પોઈન્ટ થી આ પધલ સોલ્વ થઈ ચુક્યા છે એટલે આ પઝલ ને કરે તો આ પઝલમાં કારણ મારે કદર ઉભું થતું નીચે આવ્યા બધાને તમારે પદો ઉભો થાય છે કોઈ જતો મારે ગાળો દેતો હોય અને સાડી પહેરાવતો નથી ભેદ વિજ્ઞાન સિવાય આ પદલ સોલ્વ થાય નથી આ રિલેટિવ અને આવજો વાતચીત કરી દાદા ભગવાન તો મેં જોયેલા છે પણ તમને કહું છું કે તમે દર્શન કરતા જાઓ મેં જોયેલા છે હું અમે દાદા ભગવાન થ્રી ડિગ્રી નાખે મારા ત્રણસો ને છત્પર ડિગ્રી છે અને બાકી ચાર ડિગ્રી ઓછી છે તો દાદા ભગવાન જયારે આમ કરે શું માટે શું કરું મારે ચાર ડિગ્રી પૂરી ના કરવાની ભાઈ એટલે આ બધાને કઉ છું તમારા મજ કે તમારી દીકરી ઓછી મોટી જોખમદારી છે એને પોતાની જોખમદારી કરીએ આપડે આપડે વાંધો નથી આપડે સ્વીકાર કરવો ના કરવો આપડે આટલી વાત અને જવાબદારી બોલે આપણે ના કેમ કેવાય કારણ કે ભયંક અંદર ગતિ નિશાની છે કારણ કે એના શબ્દ થી કેટલા લોકોક્ષ માર્ગ તો કે અતિ લોભ થયો છે મોક્ષ માર્ગ આ પાંચમા આરા માં છે ની પાંચમા એટલે શું કે મોક્ષ માર્ગ નુકસાન થયું છે પાણી નું વહેન એ તૂટી ગયેલો છે બીજો બધા માસ્ક બીજી રીતે તમે સમજાવવું કે ભગવાને કહ્યું કે એક લાખ રૂપિયા નો ચેક ચોથાને એક લાખ રૂપિયા ચેક મળે છે પાંચમો આરામ સાહેબ કશું કશું તો ફળ છે ને તમારા દર્શન કરવાનું કશું ફળ માર્ગ દેતો લાખ નો ચેક નહી મળે શું કે ચેક નહિ મળે કે ભગવાન શ્રીમતી કોણ કઈ ચેક નહીં મળે છે ત્યાં કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું નવ્વાણું પૈસા મારે ટેબલ તને કબૂલ છે બઉ સારો પૈસા ભાગ કલાક એક પૈસો તમે ઓછો આવો ને મારે તો ચાર પૈસા વટાવ ના આપવા પડે વટાવવું હોય માટે હું પામી ગયો કે મોક્ષ માર્ગ એવો છે પૈસો જ વધ એક અવતારી એક અવતાર બાકી રહેશે શું થાય માટે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો નથી મોક્ષ માર્ગ ચાલુ બહુ સુંદર ચાલ્યો અને બધું બહુ સુંદર તો જ પતાર દાદા પણ એવું થયું કે અમારા જૈનોમાં મોક્ષ માર્ગ હોય નહિ આખરી કારમાં મોક્ષ માર્ગ હોય નહીં એટલે હવે અમે વાણિયા ખરાબિયા ગાઈડ જયારે છે તડી જાય એના ઉખરવા હોટેલ માં જ લઈ જાય ને વધે ગાઈડો જોવા કરે એમને આપડે હા તો કર્યું ના મામલો એક છોકરો છે ચાક લેવા દેતો દરરોજ તે દરે પૈસા કાઢી લેશે કર્યું ના કાઢી લેવા ના દે મે કાલે રાતે બાર બાર ક્યાં સુધી પટેલ ને ક્યાં સવાલ આપડે કહીએ છીએ તો ચાલુ રાખવું છે એને બંધ થઈ ગયા બરાબર તું તો ખરે એને બંધ થઈ ગયા નથી બંધ થઈ ગયા કેમ બંધ કરવા બંધ કેમ કરવાનું બંધ કેમ કરાય ને આ કરુ થઈ જાય પોતાના રીતે હિમાં ઉતર નામ મે યોને નું નામ ઇમામ કા નામ મે હા છે તો કારો નામ મે તો દુદાને માય માય નેમ હિમાન હિમાન સિંહ એટલે દેદલી હા હા તો કોણ છે નહી એ દોઈ લાઈતે કરને બન જાય મે ખરેખર કહી દઉં પેસેન્જર છે ત્યાં બીજા દેખાય કે તું કોણ શીખવાયેલા એ ના હવે કરી રહ્યા નક્કી કરેફર કરતો ખબર છે આ રીતે રેફર કરો ના કરો ને આપણે ખબર પડે ના ભાઈ પડે નામ રતિલા તમે ખરેખર રતીલાલ છો રતીલાલ નથી શરીર રતીલાલ નામ થી ઓળખાય છે હું રસીલાલ નામથી આ શરીર ઓળખાયું સાધન છે આ બધા ઓળખે આ રતીલાલ આયા અચ્છા તમે માય ની રતિલાલ કેતીલાલ ગાળો ભાઈ અસર થતી નથી ને જો તમે અસર તમે આત્મા છો તો અત્યારે અસર ના થાય અને રતીલાલ છે તો આત્માની અસર ના થાય તમને પણ તમે તમારું જાણતું જાણું છે હું કોણ છું એ તો જાણું છું એ ના જાણું તમે માની લીધું કે હું રસીલાલ છું એ તો આજે ખોટી માન્યતા છે રંગ બિલીપ છે તૂટી જાય કર્મ બધાય તો અટકી જાય તો પછી કર્મ ન બંધાય હા પણ સતત જાગૃતિ રહે ક્યારે તમારા થાવ આત્મા ત્યારે આત્મા થાવ નઈ ત્યાં સુધી છે એટલે આત્મા એ કેવી રીતે થવાય આત્મા અમે અડે નઈટી એટલે સ્વર્ગ હતા તમને આત્મા અને તમને સીધા જ્ઞાન નથી તમે હું છે કે સમય ની અંદર શું મળવાનું હોય છે શું મળવાનું છે આપણે જે દિવસે સામાયિક કરાવી હતી ને તે દિવસે ભાઈ આવ્યા તા અને બેઠાતા શું આપણે સામાયિક કરાવી જયારે હા તે દિવસે ભાઈ આવ્યા હતા ને બેઠાતા એટલે કે એમાં શું બોલવાનું હતું મને તો કઈ અનુભવ થયો નહી બોલવાનું બોલવાનું કશું નથી આ આત્મા જયારે પ્રાપ્ત થયેલો હોય જેને જાગૃતિ ઉત્પન્ન થઈ ગયેલી હોય નિરંતર જાગૃતિ ત્યારે માટે અંદર નાતા દશા પણ કરવાનું હતું અંદર અને પોતે શિશુઅસ્ત સુધી ગુના કર્યા એ જોવાના હતા વિષય સંબંધી શો દોષ થાય તે જોવા ને દેખાય નાગપુર દેખાય બધા દેખાય છે યાદ આવે એ ભૂલી દેવાય આ તો દેખાય અને યાદ તો બધા આવે લિમિટેડ છે એ તો ભ્રાંતિ ની શક્તિ છે આ શક્તિ અને આ તો નિરંતર દેખાય કેમ ચાલે ભાઈ ચાલ્યા તું ઓફિસે જવાનું હા પણ વાતચીત કરી જમાઈ ને તો હુબાઈ લઈને જવું જવું પડે જમાબાઈ લઈને જવું એમને એક વાક્ય તો કરો ભગવાન નો સાક્ષાત્કાર કેવી રીતે ભગવાન નો સાક્ષાત્કાર કેવી રીતે થાય ભગવાન નો સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર છે એવું તમને ભાન છે એમ નામ સાક્ષાત્કાર કહેવાય જોઈ ને અને ભગવાન નો સાક્ષાત્કાર હું ભગવાન છું એવું ભાન એટલે ભગવાન નો એવું ભાન કરવું છે જરૂર કેટલા વર્ષ કેટલા વખત પાસે પડજો આખી જિંદગી એક ભણવા માટે બીએસસી ખાવા માટે કેટલા બગડે છે તો આ માટે બગાડવા લેજે કેટલા વખત બગાડશો આખું જીવન પર હું તો તમને એવું છે ને કે મારી જોડે દસ પંદર કાઢો ચિંતા રહેતી હોય તો પછી હવા છે પેલી ચિંતા બન કરી ચિંતા ઉભાની બધું પછી ભગવાન ના સાક્ષાત્કાર કરાવર આધાબા ના થાય પચીસ વખતે તમે આ બાજુ અમદાવાદ ઉભાની કોઈ અટન અમદાવાદ આવે છે બરોબર છે દાદા એટલે ભાઈ અમદાવાદ ના છે મહેમાન કરી શકાય છે અમદાવાદ જવાના છો અમદાવાદ ના છે અમદાવાદ જવાના અમદાવાદ આવો છો તમે નવરંગપુર આપડે પેલા સોસાયટી આપડે સીતો સોસાયટી માં આવું છું બાજુ ખેસરી અમદાવાદમાં એમની નજીક મારે છે અમે અમદાવાદ આઈયા હતા તપાસ કરજો કામ થાય ને તો અહીં રહેવું હોય તો બે દિવસ કરી આપીએ દિવસ રાખ્યું છે ભરલી રાખો એક દાડો રાખી રેવાના હોય તો કરી આપીએ પછી જાઓ તમે અનુકૂળ આવે તમે તો એક જ દાડો તમે સાક્ષાત્કાર કરીએ તમે જે માગો એ બધી ચીજ આપીએ મને હોઉં બસ કરી મન બસ કરી મન વસ્ત થાય આ ખાતે ભગવાન સાક્ષાત કરે એટલે બધું આવી ગયું બરોબર ને કરવું હોય અત્યારે કરીને જાઓ નઈ તો અમદાવાદ કઈ છું પછી જણાવીશ ટિકિટ બુક કરી રિઝર્વેશન મળી જાય તો એવું છે ને હજારો વચ્ચે એકસો લક્ષ્મીબાર ની કઈ સલા એટલે એની બંદી માં મને કરાવી દો પણ તમને કરાવશે તમને જ કરાવશે તમને કરાવી દઈએ ચાલો તારી બંદી દઈએ તમે અંદાજ કરજો આપડે તમારે કદી પૂછવું નથી હવે બધી રીતે કાગળ ના લેજે અમે પછી કાગળ ના લખી સમજાય બીજી વાત પણ એટલો જ ફરક સમજવાનો જ ફરક છે તમે આમ મૂકો મૂકો એ જૈન વિશ્રાંત ની જ વાત છે એની કોઈ નવી વાત હા એ તમે શું પૂછો જૈન કર્મ નો આપીએ બનાવી લે ચાલશે તમે કે નિર્ધન બોલાવીએ ચાલ જલ્દી જલ્દી જલ્દી લાવી તમે રાતો ગમે થાય નહીં જે મારા વિચારો છે એ જ આપના વિચારો છે એટલે ગમે છે ને મારા ગજ જેવું આપણે આટલે પણ મળતા આવે એટલે તમને એમ લાગે કે અહીંયા મારી બુદ્ધિ બુદ્ધિ સ્થિર થઈ વિચાર મળતા સ્થિર બુદ્ધિ થાય નિરવિચાર બુદ્ધિ થાય છે વિચાર ના હોય ઈચ્છા નો હોય નિરીક્ષ છે કે બચા કોઈ પણ આપણે માગી બધા ને ચાલી આવ્યા એ શું ચાલે ચાલો સારું છે જવાનદાર આ બધું સારું છે તમને ખીર ખબર પડી છીએ હું સુધીરભાઈ પાસેથી જાણી ના આવેલો હે સુધીરભાઈ પાસેથી જાણીને આવેલો કરવા પડે આજના પાંચ વાગ્યા પછી આવું તો તમને કહી દઈશું કાલે આવશે ને એટલે તમને કહી દઈશું કે ક્યારે આ દિવસ આ ત્રણ દિવસની અંદર આપડે ખાબું તો છે એવું માનસું કે